મનેકડાટ કાઢવો મારી કહેવાય મને તો એમ થાય છે કે કેમ કકડાટ કાઢવો હા છોકરા તો દરેક અવતાર માં થયા કુતરા માં ગધેડામાં માંકડા માં ઝાડ માં પાનમાં બધા માં થોડીયો છોકરા હોય રાગ ભેષ રાગ ભેષ રાગ ભેષ રાગ ભેષ ટ કકડાટ કકડાટ કકડાટ કકડાટ કરે છે તમને નમસ્કાર છે આ કાળમાં કકડાટ કરતા ના આવેલા માર ધંધા જેવા મળ્યા છે ધંધામાં એટલે પછી તાપી વખતે ચીટ આપણે હાથ પેલ થાય ખાતી વખતે બે ને વરસાદ બધું આખું જગત આનો આ ધંધો છે રાડવાનો માળવાનો બે જ ધંધા છે રડ્યા પછી મળ્યા પછી રમવાનું શું આ રંડાપાત છે બધા જગતમાં જ્યાં સુધી ભગવાનના મોક્ષ ના થાય મુક્તિ ના થાય ત્યાં સુધી આ બધો રંડાપાત છે વગર રંડાપાત છે આ કકડાટ એ ઓછો રંડા કકડાટમાંથી છૂટવા માટે ઘણી ભાઈઓ કે છે કે તમે તો આવે તમે મને છોડો કો તમે જાઓ અહીંથી આવો કંઈ ઉકેલ લાવો કહેશે કકડાટમાં છૂટવા માટે રંડાપો હરીવ લેશે સા પેલા ભાઈ કહેશે હું તો પડતું ના ખીચતા ના ખીચું છે હા શાંતિ બઉ સારી થઈ જશે બેન સંસાર સમુદ્ર દુઃખ નો સમુદ્ર છે હા બરોબર બે જ છે એલુમિયમ ના કારખાના છે એટલે ધંધા બધા ધંધા મોટા લઈ ને પડ્યા હતા સહન કરી શકાય મોટા મોટા ધંધા મોટા મોટા તોફાન એક ચેન કેટકા બોલાવા પડે એ પાસે કઈ આવે શું નામ ધ્યાન તમારું લીલાવતી લીલાવતી તમે ખરેખર લીલાવતી નાનામાં રામે લઈ લીધું આપ્યું હતું ને મેં આ તો તમને ઉછી નું વાપરવા માટે દુનિયા માં આયા વાપરવા માટે આપ્યું શું થયું નાનામીએ છીએ કલ્યાણ થઈ ગયું એમને દુઃખ પડે જતા જતો એટલે આપણે તમે તો જૈન થિયરી વાળા માણસો તમે જાણો કે આત્મા ગયા પછી એનો ભાવના ભાવી જોઈએ કે તારું તમારું એ આત્મા કલ્યાણ હો એ ભાવના એક કૃપાળુ દેવ આત્માનું કલ્યાણ કરો એવી ભાવના ભાઈ તેને બદલે આપણે મનમાં ઢીલોથી આપણા આપણા પોતાના સ્વજન ને દુઃખમાં મૂકીએ કામ ના હોય એટલે તમે તો દાફણવાળામાં વિચારશીલ સંસ્કારી લોકો એટલે જ્યારે તારા આવું બોલવું હે આત્માનું કલ્યાણ થાવ ભગવાન આત્માનું કલ્યાણ કરવું એટલું જ અને તારે બેન બોલવું બાપુજી થાય ને બોલું છું બો આત્મા કર્મ નો ઉદય હોય ત્યાં સુધી આપડી જોડે ભટકાય કર્મ નો ઉદય પૂરો થયેલો એ તો લાગ્યો જાય કર્મ ના હિસાબ બધા ભેળા થયેલા છે આ કંઈ ગોઠવણી નથી કોઈની કર્મના હિસાબે ભેગા થયા કર્મ પૂરું થયું સર ના પૂરું થયું હોય ને તો તે ડોહા હતા તે મને નોની મનમાં કહેતા હતા મારે તો અઠાણું વર્ષ જીવ્યું છે સર મેં કહ્યું કાકા તમે અઠાણું વર્ષથી છે પણ તમારા છોકરા થશે તે મરી જશે તેમનો છોકરા મરી જશે મારી જમીનો છે બધું જોઈશ કે અને વહેલો જોઈશ કે લોકો કેટલો વહેલો થયો આવું બધું સંસાર છે ભટક ભ કેટલા દુઃખ છે ભયંકર દુઃખો દાદા ભગવાન કહેશો તો તમારું કેવું કામ છે કારણ કે દાદા ભગવાન ને કૃપાળુદેવ બધું આત્મા રૂપે એક જ છે દેશ થી જુદું દેખાય છે સબજ બની આ ખોખા જુદા દેખાય પાટે વસ્તુ તરીકે એક જ છે માટે સારી ભાવના ભાઈ છે અને બેન ભણેલા છે નહી ભણેલા બારનું કામ સુધરે નહીં તો શાંતિ જ રે છે અશાંતિ તો અશાંતિ તો વહી છે અહિયાં શાંતિ તો સાગર રામ છે એમ લાગે કે સાગર માં આવે ભાઈ નથી એવી અભુ વ્યવસ્થું છે અહિયાં આવ્યા પછી કામસ થઈ ગયું મોટી ભૂનાઈ જબરદસ્ત લાગી કેવાય પછી બાકી શું રહ્યું કઈ નઈ જય સચિદા તમે પેલા સિગરેટ પીતા એવું છે બધો ઢેર ફજે તો છે આમાંથી ખરું એમ જ દુઃખ જ છે તો પછી શું વર્ણન કરું વર્ણન શું કરવું કેમ કે છતાં દુઃખ જાણે છે છતાં શરીર કેવું સારું રહેતા આવું થઈ જાય નિશ્ચિંતિંતા ઓછી કરતા હશે ના બધા ભગવાન એ રક્ષા કરે ભગવાન કેવી રક્ષા કરે અંદર આત્મા છે ને આત્મ રક્ષા બલ્યા કરે હૃદય પૂરું અગડ ના હોય બઉ રક્ષા જ્ઞાની પુરુષ ની મળવી જોઈએ જ્ઞાની પુરુષ આપણો પ્રગટ આત્મા છે અને ત્યાં સુધી પરોક્ષ આત્મા આપણને રક્ષા મળે છે અને પ્રગટ ની મળી થઈ બરાબર મારા કેવાથી બોલશે તો આજ્ઞાપૂર્વક પાડી ગયા એક આજ્ઞા પાડે મોક્ષે લઈ જાય બે એક જ આજ્ઞાની પુરુષ ની પાળ મોક્ષે લઈ જાય તમે કહ્યું દર્શન કરી દેજો એવું તમે હોપટ ને ફસાવડા પણ એને તો પૂરો ફસાશે આપડે મારવાનો સીધો કરવાની જરૂર નહીં કુદરત લાગે પાડી દેપી દો આપડે એનો બંદો લેવાની જરૂર નહી કુદરત કુદરત આપશે તમારા લોકો લાભ બહુ ઉઠાઈ જાય છે ખોટા લાભ ઉઠાવે છે ગેરલાભ ઉઠાવે છે પૈસા બાબત સંસારી એટલે મેં પણ શું કરું કારણ કે તમારે એમને સીધા કરવા જોઈએ તમે કોઈને પૂછ્યા હોય પાંચ દસ જણ ને કે દયાળુ માણસ સીધો કેટલો કરે બીજા માણસ ને જે માણસ દયાળુ છે એ ધોલ મારે કેવી મારે મારા હાથે સીધા નહીં થાય હું દયા મારા તો એની દયા થાય બિચારું બધું ઊંધું કામ કર્યું છે શું થશે આમનામ બાળકો કે આપડે એની જોડે હલ્દી ઘટલી મારા વાર ખેંચ્યા મારા વાર તોડી નાખ્યા કાપી લે છે માથું નમાય મને આવું માથું નમા છે પૈસા લે પાછું ઉપર થી પૈસા લે પાજો ઉપર થી પૈસા કાપી પૈસા અવશ્ય પૈસા લેજે બીજ રૂપિયા છે બરોબર એના થી ઉગશે ઝાડ ઉગશે વાઘ આપતો જાય છે થોડી વાર પછી શાંતિ થાય કાતા કે ના તમારા ફોટા ની શાંતિ થાય છે પણ તમે કહ્યું આગળ કવું જાણવાનું બોલે આવું છે નક્કી કર્યું પણ નથી આવતી તું એનું જો ને અંતરાય નો જોડે બેસતો હોય તો પણ એને કઈ બોલ જાગ્યું છે એને આવે છે અંતરાય તૂટી જશે તૂટી ગયા ઘણા ખરાબ તૂટી ગયા દર્શન કરી જાય છે બધું કરી જાય કાકો છે આ સંસાર તો બઉ ખતા મન છે એમ કયું તમે સીધી જિંદગી કાઢી આમ કયા ગામ ના તમે માર્ગ ના મળ્યો માર્ગ ઊંધાય અબરૂ કઈ દિશામાં જવાબ બદલે કઈ દિશામાં કઈ તારીખ બધી એવાની કેશ બે કઈ તારીખ ભગવાન ની વાત એ કે ભગવાન ની વાત મતભેદ જ ના હોય અને બીજી બધી વાતો છે ભગવાને સંસાર હેતુ માટે કહેવાય બે ને કઈ બોલા સરળ કરીએ આપડે અને આ બોલવાથી બધું સાયન્ડેરી છે આ બધું એટલે બધા ચિકન ખાય ને એનાથી રોટલો ખો પડે એવા હોય છે કે નઈ હોય છે મધુરો હોય છે રોટલી તંદ થઈ ગયું ત્યાં સમજ આકર્ષ હોય પણ અહી જ બંધ થઈ ગયું આવતા આગળ શું ખાય છે તમારે ખવાય છે દૂધ પાક બધું પૂછાય ઓગણીસો સિત્યોતેર ભગવા રે છે તે ભાઈ જોડે મા બાપ જોડે રહ્યા સ્ત્રી જોડે રહ્યા દીકરી પણ થઈ વ્યવહાર માં રહ્યા છતાં તીર્થંકર પુત્ર પૂરું કર્યું ઉપાજન કરીને જ આવ્યા હતા કેટલી શક્તિ તમારે છે લગ્ન કરો હું તો જાતે પરમાર હતો હું પંદર વર્ષે મને મને વિચાર આવ્યો લગ્ન તો કરીએ છો પણ પછી માડ્યા પછી રાંડવાનું હોય બધે ચોક્કસ એટલે વિચાર આવ્યો ત્યાંથી આપણે આ માંડવાનો તમારો શું કરો છો જરૂર તમે આ દ્રગ નો લોસકાર ના લો તેથી કરીને એમ ભરે નઈ એ તમે તન્મા આકાર નથી વધુ ઉપકારી કોણ છે જે તન્મા આકાર ઉઠી રહેતા સંસ્થાને વધુ ઉપકારી છે પોતાના ઉપકારી છે સ્પર્ધા ઉપકારી બધી ઉપકારી છે તન્માયાર રહેવાનું પોતે નલ નામ જ અને તે પાછા પર સત્તા નંદલાલ ભાઈ પર તમારું શું લગ્ન વધાર લગ્ન માં કરે પરનાધીન जो था तो है। नहीं एक क्षण तो अंतर मुहत कीधुतर એનો આખી દશા ફરી શકે છે પર પર નથી બધી વસ્તુ બરાબર છે ને એ પુસ્તક પુસ્તક રૂપે નથી હિચકારી અને મુખના માટે લખ્યું કે બીજું કઈ શોધ માટે આત્મા નથી જ્ઞાની પાસે બસ જો આંખમાં ભૂલો રહેશે એ જ્ઞાને સાથે જ્ઞાન કૃપાથી પ્રાપ્ત થઈ જાય કૃપાની કરું હવે એમને જે તપ ત્યાગ કરવાનું કહ્યું બધું એ તો પણ સત્તા મળશે કરતો તપ ત્યાગ કરવાનું કહ્યું એ તો પણ સત્તા છૂટી જાય છે પછી એને છોડવા નથી પડતા છૂટી જાય છે ચાર સામાયિક કર્યો બીજા ને ક્યાંક તમે કદતા નથી પણ બીજે દાડે આપડે એમને કહીએ કેમ આજ મારસ થાય સામાયિક નથી કરતા પાસન કરે બાંધે છે અહમ ભાવ છે કરતા ભાવે તો એનો સંસાર વ્યવહાર સુધરે શું સુધરે વ્યવહાર સુધરે નીચે આવે નહી આખી વસ્તુ જુદી છે એનો રસ્તો જ જુદો છે આખો રસ્તો જુદો છે અને નિશ્ચ ના બે ભાગ આપડી ગયા છે એનાથી એવું વ્રત થાય છે અમારી નબળાઈ અમે ભૂલ્યા નથી અમારી અમારા નબળાઈ એટલી જ રહી છે કે જયારે સ્વભાવ તરફ જયારે દ્રષ્ટિ ફરે છે ત્યારે પર ભાવ એની માટે અપોપ છૂટી જાય છે એને છોડવા નથી પડતા ખરી પડે છે ખરી પડે છે ઝાડ ઉપરનું પાનનું પીળું થઈ જાય તો અપોપ ખરી પડે છે એને ખેડવું નથી પડતા એ જ પ્રમાણે આપણા કર્મો ની છે સ્વપરિણતિ જયારે થાય સ્વ અનુભવ જયારે